સંભળ કે ને સુખ કરવાટે આ આપણે વરણ સુખ કરવા નહી આવે આવા તો સુખ કરવા પર સુખી નથી ઓ ભાઈ આ એ તો બધું નથી ડોકટિન નથી હા મારે કહેને આવર નકાવા આઈલેજ અમે પાજી માજી આપણા ટિકમાં છે માં આવના છે તો હિન્દુસ્તાન માં લોકો શું કરે છે એ રીતે પચીસ વર્ષ થી છું અમારી પાસે એક વસ્તુ ના કરવી અમારી પાસે સર્વસ્વ દુઃખ કોઈ દુખ ના રહેવું છે સર્વસ્ય દુખ ના થાય કોઈ પણ પ્રકારનું દુખ ના થાય એ અરજવા માંગુ તમે માંગતા ભૂલો અહીંયા કરો સંતોષ રાખો એમ એમ કે ના ના માંગો તમે માંગી લો તમારી મન મુક્ત કરી દેતા ના કોઈ જાત એટને કે અમે કહી કે હવે હસબન્ડ વાઇફ ની વચ્ચે આર્ગ્યુમેન્ટ બહુવાર થઈ જાય તો એનું સુખ આપો એમ એટલું જ મંદી પડી જાય તો કઈ ઉપાધિ થાય ખરી એ માગો ને બેસતું બેસત વાંધો નહી ના જો એટલે એવું જોઈક ના થાય માગી એવું મળે એવું જોઈક ના થાય બઉ દારા દોખવાની ભક્તિ કઈ માગી પછી माने और कापो माने है वे है तो मैं यह मॉडल लो दिया मॉडल निकेश है दया निधि रहती नहीं है और तेरी वॉच हमारी के में थी थी आई एम रेडी टू गिव यू अब रानी मालिक नहीं है मैं बिकॉज़ ही इज नॉट ओनर ऑफ दिस बॉडी माय नॉट ओनर ऑफ पीस ઉપર છે yeah, ખાલી આશીર્વાદ જોઈએ છે સુખી રેવા માટે dadad hu nahi it is dadad what you are and you are seeing at present whole completely not dadad bhagwan but dadad bhagwan when this time may enlarge then i can so that is standing I am not the owner of this body i am not the owner of this speech i am not the owner of this mind who is with you hmm. we're taking with you Dada? No, no. <coughs> Original prayer practically is speaking with you. Do you speak spirit? No. He can say Atma? Bolete? No. No. Original prayer practically is God. speaking with you. No, he says that the spirit cannot speak because spirit doesn't have speech. So he, he, he himself remains in spirit even, his soul. So he says that, I am not speaking. What <coughs> then what is speaking? Who is speaking? The dead recorder is inside. That is original one, that is speaking. And he always <coughs> remains possible and observer of that speech, of that dead recorder, and then it is not out, it, it is correct, how it is. સાત આઠ માઇલ અને તેમ છતાં મીટ કારણ તમને રહી છે ના એવું નઈ શું પણ કોને में आपने आपने कही हाट तो पा खेन ना ना असर नार्ट हार्ट आटल बढ़ नरम અને એક બાજુ છે તે તમે આ ખા કરો જોઈએ હાથ મજબૂત હોય તો વાંધો નથી ને હાથ ને ઉપર પ્રેસર આવશે એટલે આ કરવા જ ને જે કાપી શકે એવું લોહી જોઈ શકે તેનો હતો ને લોહી જોવાની શક્તિ કરી તમે કાપીને લોહી ફુવાર ઉડે તો એ બુઆ બળું કાપીએ બુઆ બુમા કરે તો કપડવાની શક્તિ કરી એ બુઆ બરકી આપડે કાપીએ નીકળે રોજ નથી કાતા કાપી જુઓ જાતે કાપી ને કરો ને રોજ કાઢે પછી આપણો હાથ મજબૂત છે ને એટલું જ જુઓ तारो <laughs> हाथ तो मजबूत नापी जाते तक नहीं लगत का जाते खाय खेली अपनी हाथी मजबूती थे कि गबरावे जु गई વાઘને તમારો છોકરા ને એને ખોરાક છે લઈને પકડી ને ખાતો હોય તો તમને આવું લાગે ભયડ ભાવતો હોય આપડું છોકરું આવું લાગે ત્યાં ભેગા થજો થવા નીકળજો કાગળ પર જે જે માગવું હોય પેલા મમતા અવરોધ કરેન જેવા બેન છે આ પે સારો નહી મે પણ જી ગરો ને એક દાડો નહી કેતો ચાડી રાખો આ ચાડી રાખો ચા રગડક ને છે તો ના ના માણી પ્રોગા દે તો એક પાક આ સક પડે આ વાયુ કઈ દેવો અને જલ કઈ દેવો જુઓ જરૂર એને બધું જાણવા માટે જો આપણે જૈન ધર્મ માં છે વૈષ્ણવ ધર્મ માં લખ્યું છે કયા ધર્મ ના પુસ્તકો માં બધું જાણાય આપના મૂળ મેં પેલી વાર સાંભળ્યું આનું શરીર છે વાયુ કઈ જીવો તરત ચાલશે આજે દો તો કેતી કા ગગજી આપણે મનુષ્ય ભી એવા કાયમાં જવાય જાય આપડા મનુષ્યના જીવો ભી એવા જીવોમાં જાય ખરાક નહીં કે તે રે રે પુષ્પમાં ખબસમાં આ આ વનસ્પતિ કાય છે વનસ્પતિના નાના છોડા છોરી મને વિદ દરેક ચાહે માં પાછા સુધાર્મા ને એમની અંદર સુધાત્મા ને બધા ગુણ હોય મનમાં યાદ आपने दोष बंदाई दादा अभिप्राय करिए सा देखीदा गुणो अंदेखीदा दोषो हाँ दादाजी बताइए बराबर કોઈ અડવા ના દે અમારે ખાસ હા દાદાજી બરાબર ભૂમિકા જ નથી हानि बराबर ભગવાન ભગવાન આપે છે એ માગે દરે હવે दादाजी अठावन सालंत भाई गया तेसठ नी साल हूँ गई तो आपना आशीर्वाद अड़िया नही कई आपना आशीर्वाद हे एमन पांच वर्ष वारे માણસો ને મદદ કરે ને ડોક્ટરો થાય તો બીજા ને મદદ કરે ને પણ આપે લોકો ને દાવા આપેલા કરે તો આગળ ચલા છે દાદાજી પાસેથી કે કોઈ ના અભિપ્રાય બાંધવા નઈ મોડે થી ના બોલીએ પણ મનમાં એવા વિચાર આવી જાય એને પસાર થઈ જવા દેવાના Amarae nois Amarae, bl�� اعطی pas ج seven bagun thedes no. 十 Gabuzeros Personel Amarae, a ai FBlue Bemosی as ond Heavenly choice Bola Buzel Андnoon Tro welche They've got it. લાભ ઉઠાઈ પકડનાર પકડાવનારી પસ્તુ હતું પકડનારું પકડાવનારી આપડે કઈ વ્યવસ્થિત જીવાના ના ઠેર સુધી દવા કરો ઠેર સુધી એકદમ સીધી ગયો ત્યાં સુધી દવા કરતા સીધી ગયો કે વ્યવસ્થિત નું કારણ છે પણ તે રિલેટિવમ કહેવાય કોઈ કોઈ નું ખોટું કહેવાય નઈ આપડે રિપોર્ટર તે સંતોંત ભગવાન ક્રિએટે ખાવા પીવાનું લાડવા બધું સમજે લે કોઈ એક સાંતર સમજે એટલે ભગવાન કેટર પણ ના જાય કા કે નહી તો જ્ઞાન તુ બધું જાતે જ જીવે કે પેલું કે આઈ વલાન નું તાન પીબર ચાલ કા કઈ ગામ તુ ટેન ક્લીવલેન્ડ ક્લીવલેન્ડ ટેપરલે ટે વાહ કેન કેન ટેનનો ટેનનો રિપોર્ટ કે કેન્ટનનો દાદા કેન્ટન કેન્ટો કેન્ટો કેન્ટનનો દેવાયા હે મામેન બસ આવી ગયો ત્યાં એ તામોલી ગયો ત્યાં મોડર્ન પર લગે ફોન કરે રોજ બેડી દે જા હા તા એમને તો મને આખો નતો પેપર સુતતે થયલે નહીં હે પેલો ભણ્યા મને કીક નમવાનું ચાલીસો નક્કી ગયું હોય તો આપણને આમ છૂટ પડે બધા જેમ જીવન મળી જીવે લોકો લાગી એટલે કઈ ધ્યેય નક્કી કરવાનું એટલે ધ્યેય પ્રમાણે હંમેશા આપડી વખતે નક્કી કર્યો હોય આપડે મુંબઈ જવું હોય સવાર માં નક્કી કર્યું આપડે જયારે હોય ત્યારે બધો ફાયદો થાય છે નક્કી કરવા વધે છે આપડે સારામાં સારી વસ્તુ ના ભાવ કોઈ ને પૂછીને એ શું ને એ કરવા જેવું મારે આવા આવા ઈચ્છા છે ખાલી તરીકે થઈ આપડે હેતુ આ પૂરો થાય અને ત્યાં ગુરો થાય શું કશક કરવાની લાઈફ નહીં લાઈફ એ મશક ની ચીજ નથી કરવાની ચીજ નથી શું કહ્યું શું નહી કરવાનું એટલે આપડે મૂજી રહી બાવા બાજી હા એવું જગત નથી ભગવાન પોતે શોખાય હિમાલય માં જનતા ને ગોટી મારી પડી જતા છે ભગવાન ના ભગવાન ને કજુ ખોટું હોય ને આ તો સમાજ ના લોકો ખોટું ઠરાવ્યું સમાજ ના લોકો આપડે સમાજ ના રફ માટે ભગવાન નોકરી પૂરું કરી લેવું છે ત્યાં દાદા ના વારસદાર હોય ને એવું થઈ જવું છે ભાઈ ના છો ગાડી કાપી હું કોને ગાડી કપવાનો છું તમને તૈયાર સન ભી કે લોકો નાદારી નોધારે નોંધાવે તો અમે છીએ આપણે ક્યાં થયું છે પણ આઈ ફક્ત આ જ્ઞાન લઈને એ થાય ને અનવેજ કરવાની જરૂર છે શું એટલે મનમાં નક્કી કરજ અત્યાર સુધી નક્કી કર્યું ડાક્ટરો થયા અંદર ત્યાં નક્કી કરી ઊંઘવાનું તે થઈ ગયો હું તો આ કરું હિન્દુસ્તાન માં બધે દિશન કરીએ બધે દરેક ગામે ગામ ફરવાનું પ્લેરો ફરવાનું ઘરના પૈસા હતી એક પૈસા ધોરતી ઘરના પૈસા પણ એટલું એટલું અમારે એટલે મત અમે ઘર નું ભજીર સખી તો લાપા તે મારા તેタル પર ચકો બેઠા આઈ કોઈ જોડે લઈ જાય ઘરે નો કો ના બને મુકી ન જા તો થોડું જોડે ની દે ને ક્યાં થી લઈ જાય ના હે કોઈ બી ના લઈ જવાય પર સરર હે ડોક્ટર સિતકો ન કરી કોઈ સુમ હે ના લઈ જાતી આપડે પાંચ લાખ ડોલર મૂકી દા દાવી પીતા શીખે વાત આપડે જેવા રસ્તે દારે ચડે એવું કરીએ મહેનત વગેરે જો ખાવા જાય તો મુશ્કેલી મુકાય એવી રેવો રસ્તો કરીએ છીએ આપડા બીજાના માટે એ બધા છે તે આવતા ભગવાન ઓવરજ છે શું છે ઓવરડ્રોપ આવતા ભગવાન એટલે આપડે ઘણા ઓવરજ આપ્યું તું ને તે અત્યારે અહીંયા આવ્યો છું રોફ મારું છું કરી કેવા મળ્યા ભાઈક ને હવા દગા ફટકા કરે પેલું ગજુ થઈ જાય એ ભગવાન નો દૂત માંકે છે આપડે જે બધા ભગવાન ના દૂતો છે કે જે ભગવાન નો આપણને આપે છે એ લોકો એમ ક્યારેક તમે ના ખાવ પણ મુસલમાન ગુરુ હોય દૂત હોય કે ક્રિશ્ચન નો દૂત હોય હવે ભગવાન તો એક જ છે જગત એ આપણે માનીયે છે કે જગત એક જ ભગવાન છે જુદા જુદા ના કોઈ કૃષ્ણ ભગવાન કે કોઈ એને રામ કે કોઈ એને શંકર કે જીસસ ક્રાઇસ્ટ કે અલ્લાહ કે તો પછી આ ફેરફારો કેમ છે એ અંદર સમજ કાલે અમારે સ્વામિનારાયણ ના પૂછવો તો मंसाह बाबत हिती एव भान थो विवेक विवेक जेना जित प्रमाण हो प्रमाण आ बहारेना बिलकुल विवेक नहीं छोरी खाई जाए બિલકુલ વિવેક ના હોય અને વાયરનેસ હોય ના ખાઈ જાય આ ખોટું કહેવાય એ મારું છોકરું ખાઈ જાય હું જવું પેલા પછી નુકસાન થાય સમાજ બધા આપડે બધું આપણું નુકસાન છોકરા નું ખાવાનું છોડી દે પછી સમાજ શું કરે છોડી દે અને પ્રગતિ કરે હવે શું કરવું મનુષ્ય આગળ ડેવલપ થઈ રહ્યો હવે એનાથી આગળ ડેવલપ થાય તારે શું સમજે કે જેને આપણે ત્રાસ પામે છે જે ત્રાસ નથી પામતા એવા બેફાર જીવો ખાવ એટલે ઘઉં છે એને આપડે એમ કહીએ કે એના બાપાના છે તો થાય ઘઉ પોતે ના બે વાન છે બિલકુલ એટલે એને ખાવ કે જે બૂમ પાડે છે ને તે હાભી હાથ ડર રાતે બૂમ હભળાવી કરી જેવું માણસ ને લાગડ્યો છે એને લાગડ્યો છે एक लागियों बताओ छोड़ देते मैं क्यू दूधी काफती को रींगणा काफ थे, का थे का तब दुख थे ના થાય વાત કરે તો સાંભળી શકો કાપી ખરે પણ એની તો તમારું હાર્ટ આટલું બધું વીક છે અને તમે ખાવા મળે છે જે વસ્તુ વીકનેસ છે તમારું એ તો હાર્ટ મજબૂત હોય લોહી જોતો હોય મારો હું મરઘી નામ કાપી એટલે જાતે કાપું કોઈ કાપી મારી પર નાખે તો લોહી વાળું થાય તરફે તરફે તરું મને કેસ ના આવે ના થાય સમજે કારણ કે મેં તો મરઘી ને જો જુદી પેલે જુદી પણ આ જે મનુષ્યો ખાવાળે છે જેને જો તરફાટ થતો હોય ના શું તાતે કાપવામાં તરફડાટ થતો હોય દૂધી ની માફક કપાતું હોય તો વાંધો નથી તો હાર્ટ જો વીક છે દેખાય છે આ જેટલી ચીજો બધું ખાઘા કરીએ એવું હતું પણ મારે ખવાય એવું નતું શું કરે બધી બઉ ચીજ આપડે એટલું બધું આપણું રસોડ છે बना तारा जी बदा दवा तभी मेरे हूँ करो तो सारे सार। ठीक नहीं सारे कारण के आरघ कूक अगर मछली मतली आती कहते એ આપણે તારે એક જણ પૂછ્યું તમને લાગે છે શું કારણ થી આખા ઉપર મોટા મોટો ઘા કર્યો છે એ પદ્ધતિ નો બધા અપમાન કરે ને હું સિવિલા થાય છે તે આ જે વાત હતી ને લોકો મોટા ભણ છે ડી દીધી આ બહુ ખરાબ વાત છે ને ઉગાડી પાડીશું ખોરાડી દુનિયા ચાલે છે અને ભ્રાંડી આપણને જે બેભાન બનાવે છે હું તો ભાન તો જ નહીં હું ભાન ઓછી છે ભાનો છે તે આપડે જ્યાં ખોરાક છે ને એટલે આ ભ્રાંડી જાય ને એટલે તું એમ ના હશે કે દાદા ચોખા મળે છે મણિકાકા મણિ કહ્યું મણિદા મને કહ્યું મને કે છે તું ત્યાંથી ઠોકર ખાધેલી છે ત્યાં તો ઠોકર ખાધેલી નથી ને કોઈ એ ખાઈ ગયો મને કેમ હોય